કૃષ્ણ ભગવાન ની મૂર્તિ છે રામચંદ્ર થી કાળા પાણ આવે તે જ મૂર્તિ હોય આ તો કુટુંબ કાળું પણ બહુ રૂપાળા દેખાય કૃષ્ણ ભગવાન ઉપર આખી દુનિયા ફીદા થઈ જશે કારણ કે મોડું જોયે તો મને ખરેખર લાગશે બીજું દુવાનું મન ના થાય કશું મળું છું પૂછે બીજા ચીપડા મુંબઈ માં દેખાડી છે એ ચીપડા પાછા લાલ હોય ચોપડે ચીપડું લાલ ચીપડા ને એક જણ મા આ ગવું છે પેલો કે મારા હું નાનો તારે હું તો કાળા છે આપડે દિવાળી થી પગરી લોકો માની બેઠા હા મોક્ષ હા ફોર્મ્યુલે છે ને કશું